સાચી નો બહાર જે સમાધિ કેવાય લૌકિક છે અલૌકિક નોય આલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ એટલે શું કે હું હું છગનભાઈ છું એવું ના હોય તમારા મનમાં રાત થી તમે ધ્યાન કર્યા પછી અંદર શાંતિ રહેવા માટે થવા મળી છે નઈ ત્યાં હવે ઠરે છે શું કરે છે પેલું કરતા પણ હલાય હલાય કરતા હતા તે હલાવવાનું બંધ થઈ ગયું આવે એટલે હવે ઠરી બધું વ્યવસ્થિત પહેણ આવે છે આ તો આપડે બે વ્યવસ્થિત ઉપર નાખી દેવાનું હોય તો પછી આપડે કરવાનું કશું ભેજ નહીં ને તો કશું કરવાનું જ નથી તમારે જોયા કરવાનું આવે છગનભાઈ શું કરે છે છગનભાઈ ને કરવાનું રહે છે સમજુ કરવાનું છગનભાઈ જોયા કરવાનું છગનભાઈ ના ઉપરી થવાનું ફાવશે તમને શુદ્ધાત્મા તો નહીં તો કશું વળવાનું નથી આવડી થશે મનુભી બેન થવું બીજો વિકલ્પ આની નાની મોટી બેન થવું તો ત્રીજો વિકલ્પ આ બાબાની મધર થવું ચોથો વિકલ્પ કેટલા વિકલ્પ હતા છે અલૌકિક નહીંક સમાધિ કેવી હોય બાર ફોન બંધ શું થાય બાર અક્ષર ના હોય ખરેખર ઉપસર્ગ થાય પણ જાગ્રત હોય નિરંતર જાગ્રત હોય એ બેભાન પણ ના હોય બેભાન થાય સમાધિ સ્થિત કેવાય આપડા લોકો સમજણ નઈ નઈ એટલે સમાધિ અુ ગાલી દે ગયા પછી ક્યાં કરે આ સમાધિ વાળું ગાલી દીધું અને નિરિકલ્પ સમાધિ વાળા ચોપે ને તો પૂજા કરે લેતા ભલા ના લોકો દેતા ભલા થયું લેતી નેતી બધી દેતી જો લેતી દેતી નથી ત્યાં કઈક આત્મા ની વાત છે તો આજુબાજુ શિષ્ય શક્તિપાત માં કઈ સમાધિ હોય છે શક્તિપાત માં કઈ સમાધિ હોય શક્તિપાત હોતો જ નથી શક્તિપાત જેવી વસ્તુ અહંકાર છે શું છે શક્તિપાત અહંકાર છે આત્મા ની તો અનંત શક્તિ છે દાખલો આપ છ હાથ ફૂટ નો વેકડો હોય પાણીનો વેકડો તો આપણે જતી વખતે પાણી વરાદ ના પડે હોય તો વેકડો નીકળ્યા હોય પણ આવતી વખત વેકડો ભરી ગયો તો શું કરવું પડે હવે એક બે જ દોડતા દોડતા આવે ને પાછા તો આ ઘરે પાછા આવી જાય નાખું જાય સરખો તેને તેને ગુરુ શું કે ગુરુ શું કે દોડશો એ તો દોડતો દોડતો આવે ને મનોબળ તૂટી ગયું હોય કરી લે જય સચિદાન કેટલાય અવતાર થી ખાલી થતું થતું થતું આવે ત્યારે પુરુષ નો અવતાર આવે અને કેટલા અવતારથી પુરુષ ભાર ભાર કરે ત્યારે સ્ત્રી નો અવતાર એક અવતાર મને આપડે પડ્યા મને આપડે કઈ દઈ મનેજાર <coughs> આ દે દે તો રે નઈ દે પાઈ લે આપના મલયા પચીતા તા બહુ ગુટસ થીઓને બહુ છુપુ રાખો છો કે આ છુપુ રાખો ને જતી હોય છુપુ રાખો છુપુ રાખવાનો જ કઈ નથી બુગલા લારે નરે બોલી આખા બ્રહ્માંડ ને એક ઓગળી શક્તિ ધરાવે છે ખાલી આવે ઈચ્છા થઈ કે નાખે નાખે રાજ મેજિક તને કહ્યુંન્ટલ બીજું બધો આખો સિદ્ધાંત છે આપડે તો એવું કહ્યું આહારી આહાર કરે તું માત્ર હા પ્રયાસ એ વ્યંગ જેવું લાગે વ્યંગ જેવું આપડે કેવી રીતે બોલવું સમજાવું કે એની બિલીફ માં મે ખાધું છે એવું હોય કેવું હોય મેં ખાધું વ્યવહાર બોલીએ આપડે મેં ખાધું પણ આપણી બિલીફ નાસ્તી ખાધે બોલી માડે પડે ના પડે